સુદૈવ બ્રાહ્મણે કન્યાના બહુ વખાણ કર્યા છે બહુ લાયક છે એ નાની હતી ત્યારથી એને હું જોઉં છું હું શું વર્ણન કરું મારી બુદ્ધિ અલુપ છે રૂકણી સદગુણ છે અક્ષર ઉપર થી બુદ્ધિની પરીક્ષા થાય રૂકિણીજી ના અક્ષર મોતીના દાણા જેવા અતિ સુંદર અક્ષર છે જેના અક્ષર બહુ સુંદર હોય એ અતિ બુદ્ધિમાન હોય બઉ વિસ્તાર કામ નો નહીપ કામ નોંધ્યા છે ભુવન સુંદર અચ્યુતવા ગુણ ભુવન સુંદર શૃણોતા ચિતપત્ર હે ભુવન સુંદર જે વૈષ્ણવો વિષ્ણુ સહસ નામનો પાઠ કરે છે એમને ખબર છે વિષ્ણુ સહસ નામમાં અચ્યુત નામ અને સ્પર્શ થતો નથી અચ્યુત ન્યવતે ના પી ચ્યવિષ્ય અચ્યુત કામ નો સ્પર્શ થયો જીવ પોતાના સ્વરૂપ થી ની અંધ નો સ્પર્શ થતો નથી શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે તેથી જ અતિ સુંદર છે કામ સ્પર્શ થયા પછી સૌંદર્ય નાશ થાય તમે જેવા નિષ્કામ છો તેવી રીતે હું નિર્વિકાર છું તમે નરસિંહ છો ભાગને શિયાળા શિયાળ બે ની રાશિ એક જ છે રાજાઓનું નામ મને લેવું ગમતું નથી તમે મારો સ્વીકાર કરશો એવી મને આશા છે કદાચ આ જન્મ માં સ્વીકાર ન કરો બીજો જન્મ લઈશ ત્રીજો જન્મ લઈશ કામી રાજા સાથે લગ્ન કરવું જ નથી પત્ર ભગવાન વાંચે આ કન્યાના વખાણ મેં બહુ સાંભળ્યા છે મારી ઈચ્છા કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા થતી મેં જયારે સાંભળ્યું શ્રી રાજા સાથે લગ્ન થવાનું છે જીવ જ્યારે ભગવાન ના જેવો થાય છે ત્યારે ભગવાન જીવ સાથે સુઈ જાય છે રૂકમણી નિર્વિકાર છે ભગવાન કે છે રૂકણી વિના મને નિદ્રા જીવ જયારે ભગવાન સુખ મીઠું લાગે ત્યાં સુધી ભગવાન જીવ સાથે રમતા નથી જીવ જ્યારે ભગવાન ના જેવો નિર્વિકાર છે ત્યારે ભગવાન રમે આપ્યા જગતને શિક્ષણ આપે છે હું ગણપતિને માનું છું તમે પણ માન પંચદેવો ની પૂજા કરવું જોઈએ મોટો માણસ ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરે છે ગણપતિને માનો ગણપતિ મહારાજ વિઘ્ન કરતા છે બધાને આનંદ થયો છે સુદૈવ બ્રાહ્મણ રુકમિણીજીના મહેલ માં ગયા છે રુક્મિણીજી ખબર આપી છે દ્વારકામાં શ્રી કૃષ્ણ ને લઈને આવ્યો છે બેસાડીને દ્વારકામાં લઈ જ રુક્મિણીજી ને આનંદ થયો છે પ્રભુએ મને અપનાવી છે જે બ્રાહ્મણ પરમાત્મારી એક ઈચ્છા છે સુવર્ણ સિંહાસન માં શ્રી કૃષ્ણ સાથે રુક્મણીજી બેઠા છે મારે દર્શન કરવા બીજી ઈચ્છા નથી બ્રાહ્મણ કેવું બોલે છે ભીખ માંગવાનો પ્રસંગ આવે નહી બુદ્ધિ બગડે બ્રાહ્મણો ને સંધ્યા માં શ્રદ્ધા ઓછી થઈ ત્યારથી બ્રાહ્મણો પતન થવાનું તો બ્રાહ્મણના ચરણ માં વંદન કરેલ છે મહાલક્ષ્મી બ્રાહ્મણ ને આશીર્વાદ આપ્યા છે શ્રી સુપાળ અનેક રાજાઓને લઈને આવેલો બધા બેઠા હતા ત્યાં સમાચાર આવ્યા દ્વારકાથી શ્રી કૃષ્ણ પધાર્યા અતિ કામી એ બહુ વિકણ હોયું જે નિષ્કામ છે ટેવ પડી છે કદાચ મારી વહુને ઉઠાવીને લઈ જાય તો પછી હું મરી જઈ રડવા લાગ્યો જરાસંદજાવે છે શું કરવા રડે મોટો ભાઈ રૂપી આવ્યો છે અને એને કહ્યું કે મેં એવી વ્યવસ્થા રાખી છે રાજકન્યા પાસે કોઈ ચકલી પણ જઈ શકે રાજમહેલથી અંબાજી ના મંદિર સુધી બે બાજુમાં સિપાઈઓ તલવાર લઈને પહેલવાનો છે એ ઘેરો કરીને ચાલે છે રાજકન્યા પાસે કોઈ જઈ શકે નહીં કદાચ કૃષ્ણ ગડબડ કરે તો હું યુદ્ધ કરીશ એ કક્ષો સેના મેં તૈયાર રાખી બધા શિશુપાલજી માંગલિક સ્નાન કરાવ્યું સુંદર શ્રંગાર થયો છે ઘરમાં તુલસીજી ની પૂજા કરે છે બાલકૃષ્ણલા સાથે તુલસીજી ને પધરાવી ને नियम जी करे, करे, पार्वती करे। एना पतिनु अखंड प्राप्तिता, घर जी मूजा करीजी अंबाजी सोल सखीओ સૌંદર શું એવું સાંભળ્યું છે કે આવી સુંદર સ્ત્રી જગત માં નથી બધા તાકી તાકી ને જુએ છે સોળ સખીઓ સાથે છે સારી બાજુ માં ભેલવાનો ઉભા છે અંબાજી નું મંદિર છે નીચે ઉતરશે ત્યારે દેખાશે રૂકમણીજી મંદિર માં જાય છે ગણપતિ મહારાજ ની પૂજા કરે છે પાર્વતી માતા ની અને કહ્યું છે માં હું રોજ તારી પૂજા કરી શ્રી કૃષ્ણ પુષ્પ ની માળા હતી પડી જાય છે રૂકમણીજી મસ્તક ઉપર અંબાજી ગાલ માં છે મને કેટલું માન આપે છે આ તો મહાલક્ષ્મી છે मन पाप सुंदर लक्ष्मी दर्शन भाव कर પુત્ર છે જે જીવ લક્ષ્મી ના દર્શન માતૃભાવ થી કરે છે એને લક્ષ્મીજી નારાયણના બોધમાં બેસાડે છે જે લક્ષ્મી ના દર્શન કામ ભાવ થી કરે છે ભોગ બુદ્ધિ થી કરે છે આ બધા મારા બાળકો છે મને કામ ભાવ થી જુએ રૂકમણીજી ને ઠીક લાગ્યું નહી આંખ માંથી થોડું તેજ પ્રગટ કર્યું રૂકણીજી તેજ તો કોઈ દેવ પણ સહન કરી શકે એવું તેક્ષ્મી ના દર્શન જે કામ ભાવથી કરે છે એની જે દૂર્ધા થાય તે ઓછી છે લક્ષ્મી માં છે લક્ષ્મી નો ઉપયોગ કરો उपभोग न मानो आ शरीर थी भगवान नी भग्ती थी आ शरीर ने लक्ष्मी सुख आप सुख भगवान याद शरीर ने आती सुख आपसो शरीर बगड़ से मन बगड़ રૂકમણીજી જુએ છે સોના નો રથ છે ચાર ઘોડાઓ છે ગરુડજી ધ્વજા લઈને ઉભા છે રૂકમણીજી દોડતા ગયા છે પ્રભુએ હાથ લંબાવ્યો રૂકણી રથમાં બેસાડે છે દ્વારકાનો રસ્તો પકડ્યો છે આ બધા મૂર્ખાઓ ધૂળમાં પડ્યા ધૂળ ખંખેરે છે કોઈ બોલે છે મને એકદમ ચક્કર આવી ગયો બીજા એ કહ્યું મને અંધારું દેખાયું લક્ષ્મી દર્શન જે કામ ભાવથી કરે છે રસ્તો રોકી રાખો અમે લડીશું તે સમયે બલરામજી દોડતા દોડતા આવ્યા શ્રી કૃષ્ણ બલરામ બે ભાઈઓમાં અતિશય પ્રેમ કોઈ બ્રાહ્મણ આવ્યો હતો કોઈને કહ્યું નહીં ઉતાવળ માં ગયા છે બલરામજી બધું જાણતા હતા કલૈયો એ કયો ગયો મને પણ કહ્યું બગરામજી આવી ગયા છે મહાનવીર છે બગરામજી નું નામ સાંભળે કે રાજાઓ થરથર થરથર કાપે બલરામજી એવો પરાક્રમ કર્યો બધી સેના છીન લોકો વાતો કરે આ બદરામ છે લોકો વાતો કરે અમે તો દસ પંદર દિવસ ગાડવા ખાવા આવ્યા હતા મળે છીએ કોઈને શિશુ પાળ ની જરાય લાગણી નહી બધા નાસી ગયા છે પ્રભુએ દૂર જોયું છે શ્રી કૃષ્ણ બગરામ રૂકમીજી સાથે દ્વારકા માં આવ્યા છે ભાગવત માં સ્પષ્ટ વર્ણન મળતું નથી અન્ય ગ્રંથો આવે છે પ્રભુએ મને બહુ યાદ આવે ઉદ્ધવ મારી માં યશોદા દ્વારકા માં ન આવે તો હું લગ્ન નહી કર ઉદ્ધવજી એ ગોકુળમાં પત્ર લખ્યો પત્ર માં લખ્યું છે અતિ સુંદર રાજ્યુક્કી કર્યું પત્ર દ્વારકા થી ગોકુળ માં કનૈયો ગોકુળ છોડીને ગયો લાલા મને કહ્યું છે તું મારી માં છુ લોકો કઈ બોલે તું સાંભળી શકે હું લાલા ની માં છું મારો કદાચ જે દિવસે આવશે તો એવા પાગલ થયા છે કોઈ વખત એવો ભાસ થાય છે બાલકૃષ્ણ પાય નાશોદામાં જ ઉમે છે આખી રાત જાગે છે કેવો સૂર્ય ઉદય થયો છે પણ હાથમાં નવાને કનૈયા ની વાસળી સંભળાય કદમ ના ઝાડ ઉપર દેખાય પાગલ જેવી દશા થઈ છે વ્રજવાસી બોલે બાવા કનૈયો મથુરા ગયો ત્યાંથી દૂર દૂર દ્વારકા ગયો છે સાંભળ્યું છે એ દ્વારકા મોટો રાજા થયો હજુ મારા પ્રાણ નીકળતા નથી મેં સાંભળ્યું છે રામ વન માં ગયા પછી દશરથ મહારાજ ના પ્રાણ વ્યાકુળ થયા ત્યાગ કર્યો સાંભળશે હું તમારો દીકરો છું હું આવી છે એવી મને થોડી આશા છે બહુ વ્યાકુળ થાય ત્યારે યશોદકો તારી બુદ્ધિ બગડી હતી તે ખાયો તે દિવસે નહીં આવ મને સમજાવે માં તું રડીશ નઈ માં તું રડીશ રડે છે ત્યારે મને દુઃખ થાય ત્યાં દ્વારકામાં જઈને કોઈ ખબર આપે તારી માં બહુ રડે છે પછી દોડતો દોડતું મને એમ લાગે છે કોઈ સ્ત્રી એ લાલા ઉપર કઈ જાદુ કરી નાખ્યો અને તેથી મને ભૂલી ગયો ના નહીં ભૂલી એ આવશે એવું લાગે છે તડકા માં ઉઘાડા મારા લાલા ને બહુ સરળ બહુ ગોળો અમ્રીજવાસીઓ બધા બેસી રે લાલા ને કે હું તને માખણ આપીશ તું ના મને આપે છે અહિયા હતો ત્યારે ગાયો બહુ બહુ પ્રેમ કરે ગાયો દુર્બળ થઈ છે ગાયો મથુરાના માર્ગ ને મીઠ માંડીને જાણે છે ભામરે છે અમારો ભૂખાળ ક્યારે આવે મને આનંદ થાય છે મારા ઘર નો રાજા હતો મારા ઘર નો દીવો હતો એ ગયો ત્યારથી અંદર મને કહ્યું છે બાબા આવી લાલા ની વાતો કરતા આંખ માંથી આસુ નીકળે તન્મયતા થાય એવું છે યશોદા પાગલ જેવા થયા લાલા ની વાતો કર્યા વિના મન માનતું નથી લાલા વાતો કરતા આંખ માં આવે શાંતિ આનંદ માને હું સાંભળું છું મોટો રાજા થયો મને આનંદ થાય છે લાલા ને ત્યાં કઈ થયું તો નથી પત્ર માં શું લખ્યું હશે તમે જલ્દી મને બહુ યાદ આવે મારી માં યશોદા ના આવે તો હું લગ્ન નહીશોદામાં સાંભળે છે મને યાદ કરે છે એનું બહુ પ્રેમ આવતો નથી અહી આવે તો હું લાલા સાથે જ આવે તો જે દિવસે લગ્ન છે તે દિવસે આખું ગોખું ગામ જવા બધાને કરીને માગીશ પત્ર નો જવાબ લખ્યો કનૈયો આવતો નથી પત્રથી અમને ભૂલાવી શું પત્ર લખ્યું નો સમય થયો આપણે જઈએ શ્રી કૃષ્ણ બલરામ રથ માં બેઠા છે દ્વારકા થી રથ નીકળ્યો છે બેસાડ્યો છે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે મારા આંગણે ઉત્સવ થઈ રહ્યો તને રોજ ઉત્સવ થાય તને ગયો ત્યારથી કોઈ ઉત્સવ થાય કાગડા ને નમસ્કાર કેવું બને છે મારું બનૈયો હોય ના ના આજે તો નહી આવશે ત્યારે એકલો નહી આવે બે જ ની માણ છું મને વંદન કરાવ કાવ શ્રી કૃષ્ણ બળરામ નો રથ નીકળ્યો વૃંદાવન થી આગળ નંદગાવ પાસે રથ સીઓ માર્ગમાં બેઠા છે જે માર્ગ થી કનૈયો રથમાં બેસીને મથુરા ગયો માર્ગ થી આવવા ચાર પાંચ વર્ષના બાળકમાં બાલકૃષ્ણની ભાવના આજ મારો તનૈયો છે કૃષ્ણ લીલાનું આનું કારણ કેટલાક પ્રજા વાસીઓ હું મરી જવું તો દાદા ને અમે દુઃખ સહન કરીને જીત આવશે કોઈ દિવસ આવ્યો ઓળખી શક્યા નહી આ કોઈ રાજા છે એવું લાગે થોડા ગભરાયા છે ગોકુલમાં રાજા કેમ આવી આ કોઈ રાજા છે બરાબર ઓળખી શક્યા એમના માથે સોના નું બધો રાજા નો દિવ્યાર શ્રી કૃષ્ણ તમે કોણ છો અમારો કનૈયો ક્યારે આવશે અમે લાલાની રાહ જોઈએ છીએ મને ઓળખતા નથી વૃંદાદેવી મને તમારો રાજાનો શ્રાર બધો ઉતાર્યો છે ગોકુલ નો શ્રંગાર કર્યો છે કાળી કાપડી ઓડાવી ગુજરા બાળા પેરા મોર પીછ નું આવ્યો રે આવ્યો આજે પણ વ્રજ માં આવ્યો રે નામ દોડતા ગયા છે તું ગયો તે દિવસ થી માથણ ખાવાનું મેં છોડી દીધું કનૈયા મારી માતા ને બહુ યાદ કરે ત્રણ દિવસ પછી વાસીઓ થયો છે શ્રી કૃષ્ણ બાલ બાલ મિત્રો સાથે ઘરમાં જ આવે છે આંગણામાં પગ મૂક્યો છે મારા એ દૂર થી જોયું મારી માં બહુ દુર્બળ છે તમારો ઘનૈ આવ્યો ઘનૈયો છે ઊભા થયા છે દોડતા શ્રી કૃષ્ણ બલરામ મને આવ બહુ વિલંબ થયો તને બહુ શ્રદ્ધા પપ્પા બાળકૃષ્ણ ને છાતી સાથે ઘયો છે અમારો ઘણો મોટો રાજા થયો છે ગોકુળમાં ઉત્સવ થયો સીઓ બા બધાને દ્વારકા રહી ગયા છે દ્વારકા પાસે ગોપી તલાવ છે રાજા માધવપુરમાં નિવાસ હતો નારજી એ મુહૂર્ત આપ્યું છે માઘમાસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ કામદેવ ને ઘોડો બનાવ્યો શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે તે શું આશ્ચર્ય છે પ્રભુએ તો એવી જીલા કરી છે રૂપી શ્રી કૃષ્ણ લગ્ન મહોત્સવમાં જેટલા જીવ આવ્યા હતા બધા કામ મરી ગયો છે મોટા મોટા દેવો ઋષિઓ ત્યાં લગ્ન માં આવે છે વાજા વગાડે છે ત્યારે તે વાજામાંથી પહોંચે છે narayana narayana mm. shiman narayana narayana na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 ખ ખ ખ ખ ખ ખ ખ ખ ખ